ત્યાંથી માધુમાં મને કે લાવ એને કોઈ માણસ ની જરૂર હોય તો ત્યાં બેસીને વાતચીત કરું કેમ છે ભાઈ તબિયત કેમ છે શું છે તેઓ મારી સાથે કામ તો છે મારી કઈ અપેક્ષા છે નામ રૂપ મીઠા છે ભાઈ નામ રૂપ બધું મીઠા છે મને નાનપણ માં પામી ગયું છે પાંચ વર્ષ ની ઉંમરે પાંચ વર્ષની ઉંમરે પામી ગયું છે હું પાંચ વર્ષ માં અહિયાં મુંબઈ માં આવ્યો ને દાદા કે વસંતભાઈ ને જન્મ છે મને એવું પરમાત્માનંદ ખાતર આનંદ ની ખાતર પરમાત્મા ને તો આનંદ મળે જ ને આનંદ હોય તો પછી એને કરવાની જરૂર છે કરવાની જરૂર નથી મને કે તમે જાઓ દાદા પાસે થોડી વાત કરો તમારી આપડી ઉંમર સાચી છે મારી ઉમર છે અને જીવન બધા રંગરોગળ જોયા છે બધા હા હું કરું છું એનો ભી આગળ નો રસ્તો લેવા માટે આવ્યો છે કરો પાણા હમણાં નહીં પાંચ ની ઉમરે કરો પાંચ વર્ષ ની ઉમરે સત્તા થઈ ગયો છે ભગવાન નો સાક્ષાત્કાર પાંચ વર્ષ ની ઉંમર થી ચાલી થઈ ગયો છે મને ખબર નથી માથું સારું છે વાગો સારું છે વાંચું સારા છે આ બધું મારું છે આ બધું મારું છે મારું નથી એમ પણ કહી શકાય આખું શરીર આખું શરીર મન દારૂ છે બનાવી શકું છું મન મારું છું મન મે મનાઈ લખું છું મન મે કઈ લખું છું મન મારું છે હા એ રીતે બુદ્ધિ તારીખે બુદ્ધિ તારીખે હું બુદ્ધિ નથી હું બુદ્ધિ નથી બુદ્ધિ તારીખ બુદ્ધિ નહીં તો બલેતે સિદ્ધિ કરે છે બડે બુદ્ધિ તારીખ છે કઈ તારીખે મન માં વર્ત છે દે દે દે બલેગા તારીખે કેળવી શકાય છે ઘડી ગઈ એવું બને છે સારો છે શું અહંકાર છે મારું આ બધા ને માલી આ બધા ને માલી પોતે આત્મા અને આ માલથી વધુ તેને આત્મા દહી ને ભેટ સહી તો વિના આ મિત્ર કે રાંધાર દરેક દિવસ વારી કાપડ પર આય આવીને બાય ની નાખી સબ ઘરે કરે આય 75 ફીટ આટલા આય ઇંદર માઈ ફીટ આટલા આય ઇઝ માઈ એટલે સબ ઘરે કરે ના બોલ બોલ સંજે સો સો સંજે ઓકે હવે ના તો કે તૈયાર આયા આપણે એટલે બધા અંદર બે બે દે કેની ઉપર દે મત અપાર એકલી તો તીકવી તીકવી આ બાકી લઈને કે છે સાથી મને શું સુરત સુરત સુરત ક્યાં જવાની ભરૂચ ના ખાસી વાત આખી વાત अंकी वाला अंकी वाला गए थे ले पर बाइक आ सकते हैं आज रात रात होगा मोर मोर वाली कौन है मोर वाली है ये लो ये करके बैठा हूं आधी बोलवाएंगे आधी बोल बोल रहे हैं बोलवाए ले जा भाई जरा जरा हमें आ तो रहे हैं જગત તો ખૂબ વસ્તુ સુખ જોર્મ જે મારા બાપાય એ વાત કઈ ગયા છે જગત માં જે ચાલુ છે એમ છે જાગૃત રહેશે મુકુંદભાઈ મુકુંદભાઈ મુકુંદભાઈ ખરેખર મુકુંદભાઈ છો લૌકિક માં તો ખરેખર મુકુંભાઈ લૌકિક માપ તો ખરેખર મુકુંદભાઈ अलौकिक टपाल ते लो हा लोक मुकुंद भाई आप शू जरूर लौकिक धारण करो तो एक्टो भजाव पड़े ना આત્મા એ આ દેહ ધારણ કર્યો છે તો એનો પાઠ તો ભજવો પડે ને એટલે જ લૌકિક માં તો બધા આવવાના ને રાગ દ્રેસ લૌકિક તો રાસ દેશ જ ને લૌકિક માં રાગ્રેસ બધા આવવાના જ મુકુલભાઈ છો એવી રીતે વર્તો છો અને કેવો છો હું આત્મા છું કેમ મેળા તો કેમ કે બાળક જે છે એમ સમજે છે કે આ ભગવાન ને દુનિયા બનાવી છે અને સંત બીજે કરી દુનિયા બનાવી છે के दुनिया भगवाने बनाक कहते जीवो अहिया जीवे ये लोग धारण कर दरक आत्मा दरेक आत्माए पार्थो बजाव पड़े तो दरेक जीव जे जन्म लीजो है देह धारण कर એ લોકોએ પોતાનો પાઠ તો ભજવવો પડે ને જે જે ધારણ કર્યો જે નામ ધારણ કર્યું છે તો ધારણા રહેતી નથી નાસી તો ધારણા કેમ રહે જીવન ધારણા કેમ રહે જીવન ની ધારણા કેમ રહે જીવન ની ધારણા જે જીવન જીવા માટે ધારણા સારી રહેવા માટે સમજ તો જોઈએ ને સમજ તો હું મુકુલ ભાઈ છું સમજાય છે એમ જે કઈ સંતો કે જે કઈ કેમ કે આ ભગવાને દુનિયા બનાવી છે એટલે એમ લઈએ કે આપડે જ્યાં સુધી એનું રિલાઈઝેશ આપણે ધારણ કરવી જોઈએ જગત ના એમ કે છે બધે કે ભગવાને બધા અને એ રીતે બધું જીવન ચાલે છે બધાનું જયારે ખબર પડે કે મુકુંદભાઈ હું મુકુંભાઈ નથી હું આપના છું એ ક્યારે ખબર પડે તો પછી ખબર પડે શું કરે છે બરાબર છે રામેટિક પડવાનું છે રાગ લઈને અભિનય કરે આપી તો એ આજે અભિનય કરવા માટે સાચા માંથી અભિનય માં આવવા માટે શું કરવું જોઈએ કરવા માટે શું કરવું જોઈએ રસ્તા માં કોઈ નથી કરી શકે નહીં ભગવાન હતા દુનિયામાં કેમ તમારે હતો મારે કેવું કરવું ઘર કરે અત્યારે એવું લૌકિક માં માણસો ની ભૂલ ભૂલામણી સમજે છે જે માણસો પોતાના જીવન જીવે છે લૌકિક માં માણસો જીવે છે એ બધું સમજે છે કે આ બધી ભૂલ ભુલામણી ભૂલ ભૂલામણી છે છતાંય ખબર નથી રહ્યા છે એ બધો અનુભવ મેળવવા માટે શું કરવું જોઈએ આ બધો અનુભવ કે જાગૃતિ મેળવવા માટે શું કરવું જોઈએ તું કરી આપશે અમારા મામારા કાકા આયા અમારા પછી ત્યાર પછી करूँ तो शूर जागृति आए तो पीछे लौकिक दुनिया उड़ी जाए जागृति आए के पीछे लौकिक दुनिया उड़ी जाए धारण जरूर तो आ देह धारण करने जरूर थी જાગૃતિ દિશા માટે સંબંધો ન રહે આત્મા જુદા જુદા આત્માઓ સાથે સંબંધ છે તો લૌકિક દુનિયા લોકિક દુનિયામાં જાગૃતિ સાથે કેમ સંબંધ એ જાગૃતિ સાથે બધા સંબંધ કેમ રહે જાગૃતિ પૂર્વક સંબંધ રહ્યો છે જયારે અનુભૂતિ કરવાનો સવાલ આવે તો બે ધારણા નો રહેતો નથી પણ જયારે બે બનાવવામાં આવી છે દુનિયા બનાવવામાં આવી છે તો એનો અર્થ એમ છે અસ્તિત્વ જરૂર છે अस्तित्व में दरक आत्माए जे कई पुताजो अथवा पाठ लीधो यह पाठ पूरा करवो ये पाठ पूरे पाठ पूरे धारण करते जागृति साथ संबंध के बदा आत्माओं से पूर्वक खबर केम जा सकता है इचुका बदा जीव साथ जागृति पूर्वक व्यवहार केम कर તો એ જાગૃતિને મિત્રો એવા સીધી કે અમન જાગૃતિ આવે કેવી રીતે ના તો જાગૃતિ આવે તો એ જાગૃતિ આવે કેવી રીતે એટલે જાતે જાતે જો આપણે જાતે જ કરવા લાગીએ તો જાગૃતિ જાગૃતિ હાલ બનાવો તો ઊંઘી જાય એનાથી આ અભ્યાસ એનાથી નો છે મેરી જાય છું એટલે ગુણે બીજા પડે એટલે એટલે સુસુપ્પતિ જે છે सके दूर करती है कोई तो लौकिक દરેક આત્મા કે દેહ ધારણ કરનાર વ્યક્તિ છે દરેક વ્યક્તિ એ જોઈએ છે પોતાની મેળે જાગે છે એટલે આ તો લૌકિક છે ને લૌકિક માં જાગે છે કોઈ માણસો પાછો હોય બધા તો બરાબર છે પણ એની અનુભૂતિ કેમ થાય એની જાતને ભગવાન કેવડાવવું હોય તો મારી જાતને ભગવાન હોય તો કેમ કેવાય મારે હોય હા તો આપને દાદા ભગવાન કેમ કે છે આપને દાદા ભગવાન કેમ કે છે પોતે જ જાણીલું છું દાદા ભગવાન વ્યક્તિઓ એને એની અનુભૂતિ કેવી રીતે થાય અથવા નાની પુરુષ કેવી રીતે થઈ શકે ના છે કે આ ભગવાન ચૌદ છે जगत नगत नलौकिक के रीते थे जगत न लोग पा आप कहो तो जगत नलौकिक के रीते पा के रीते पाए ती सको आप एक व्यक्ति अथवा एक आत्मा बीजा आत्मा ने कई आपी सके खरा आप ज्ञानी पुरुष छो दादा भगवान प्रगट किया तो एक आत्मा बीजापा कई आपी देख खरों કિ પ્રગટ કેવી આપો અમે પ્રગટ કેવી થાય તો એ પ્રગટ કેવી થાય જે સખત ખરા બાર કે જે થાય આરે આપના દોર ના એ ઉભા કે દોર મારે ને આતો કોલ થી દે નહીં હોય બ્લેન્ડર્સ અને મિસ્ટેક હોવા જોઈએ કે ન હોવાની બ્લેન્ડર્સ અને મિસ્ટેક હોવા જોઈએ કે ન હોવા જોઈએ અનુભૂતિ છે ડરું હેરાકવા ને ને એટલે અનુભૂતિ એનડી થાય છે અનુભૂતિ બલન્ડર સન ડિસ્ટ્રિક્ટની અનુભૂતિ થાય છે બલન્ડર સની મિસ્ટેક રાખવાથી અનુભૂતિ થાય બલન્ડર ડિસ્ટ્રિક્ટ કોલેજ હર રેડી પોલીસ પોતાના ધંધર અને પોતાની લાચારી દૂર કરવા માટે શું કરવું લાચારી દૂર કરવા માટે જાણવા જાણવા બે દાતા રીતે આપણે કોઈ પણ વ્યક્તિ કઈ પણ કર્યા વળા થાય છે કોઈ પણ વ્યક્તિ કઈ પણ કર્યા વગર રહેતી નથી કોઈ પણ વ્યક્તિ કઈ પણ કર્યા વગર રહી શકતી નથી તો કર્મ તો કરવું જ પડે કર્મ તો કરવું જ પડે છે કે ન કરવાથી સમજદારી વધે છે ભગવાન વિચાર ભગવાન બધાયું વિચારો કે વગર ઈચ્છા જો ન હોય તો અસ્તિત્વ રહે ખરું કોઈ પણ પ્રકારની સંપૂર્ણ ત્યારે થયા ગયા ભગવાન ને પણ જણાવું જોઈએ દીખવાયા છે એમને શોભા નથી બધા કરી શકે ઈચ્છા વગર રહી શકે બધા ઈચ્છા વગર રહી શકે બધા ઈચ્છા વગર રહી શકે બીજા પાસે જગતતા અનંત આ જગત ને બનાવ્યું અનંત એ પ્રમાણે અનાજ ની અનંત જો ચાલ કરવાનું હોય હોય તો દરેક શાંતિ સુખ અને સંતોષ એ કેવી રીતે મળે શાંતિ સુખ અને સંતોષ એ કેવી રીતે મળે શાંતિ હોય જયારે આ જગતમાં શાંતિ આપી શકાય આપી શકાય આપી રહ્યા કોઈને કોઈ બધા દુઃખ આપી રહ્યા દુઃખ આપી રહ્યા આ એક આપી રહ્યા ઊંમાં આપી રહ્યા એમ તબક્ત આપો समाज पूर्व के विचार भारत राष्ट्र के गुरु कंसो की आप थी तो तुम्हें यह आता होगा कि जो समाज का संस्थापक आचार्य शुरू करते हैं यह कोई बात हुआ और यह आपने नेतृत्व की जरूरत है ना वो बताया जरूर की टाइम में केंद्र से मात्र एक जगह से तो कमया भी हूं बदो भी है અને મુક્તિ જે મૃત્યુ પાસે એવી મહેનત કરી ના પડે કારણ મુક્તિ મુક્ત થવું સારું કે દુનિયાની અંદર જાગૃત રહેવું થાય મુક્ત થવું સારું કે દુનિયા અંદર જાગૃત રહેવું થાય જાગૃત થઈ જવું છે સારું જાગૃતિમાં ગમે જાગૃતિ હોય તો સ્વભાવ છે કે અજાગૃત થઈ જાય કારણ વિષયના વિદાય ના દેખાય છે કઈ ના વિશે મૃત્યુ અંદર જાય તેનું સ્ના ત્યારે કલ્પિત દુઃખ હોય પણ એમને દુઃખ ના હોવું જોઈએ કલ્પિત સુખ આગળ આવે નિરંતરમાયું એટલું બધું ઉભરાય કે આંદોલન વાતાવરણ સુખ અને દુઃખ આ બે મનની સ્થિતિ નથી સુખ અને દુઃખ એ શું મનની સ્થિતિ નથી મનની સ્થિતિ છે આપડે કરવા માણસ હોય એ બઉ નરમ હોય અને એ દાદીનું હોય તો એને બઉ દુઃખ લાગે એક નરમ એકણસ હોય નરમ પ્રકૃતિ માણસ જો હોય એ દાજી ગયો હોય તો એને બહુ દુઃખ લાગેલ હોય દુઃખ ન લાગે તો એ સુખ અને દુઃખ નથી અભ્યાસ થઈ ગયો પણ ધર્મ નહીં માણસ આપણને લાગે છે કે એને લાગ્યું ભોગવું પડે છે ભાવિને ભોગવવું પડે કૃષ્ણ ભગવાન ને ભોગવવું પડે આપણને લાગે છે एक के दर व्यक्ति नेता है એન્ડ નથી પણ જીવ મોક્ષે જાય પણ માન્યતાઓ છે તે માન્ય છૂટી જાય એટલે છૂટી જાય માન્યતા ઉભી થાય વિશેષ ગુણધર્મ છે આવું સૂર્ય સુંદર સારા જગત મોસે આવવાના પાંચ મોટી જાય પાંચ જાય આ બીજા ફરવાના તો ઈ ક્યા કરે નવા જીવો ક્યાંથી આવ્યા કરે જગત માં હજીવ રાજીમાં અવ્યવહાર રાશી ના જીવો અનંત આજીવો છે એટલા બીજા વ્યવહાર આવે એટલે વ્યવહાર વ્યવહાર આગુબા ના દેખા